મહારાજ નું પ્રવચન બે હાજર ત્રીજું મૃતમ શરૂ આનંદ મોદી બ્રહ્માંડ નો મારો સ્વામી નાયણ છે આજનું એક નથી બે હળ ભરતો હોય એને કુતાર કામ ની માહિતી અને પૂછે બોલો શું છીએ જવાબ એમ કરવું છે બે ફર્નિચર વાળો સામાન્ય માણસ એને અસમજી શકે એટલે આપણે સામાન્ય જઈ નક્કી કરી આપું જે કોઈ દુનિયામાં બની રહ્યું છે એ એક ભગવાન છે એના વડિયે છે એ ભગવાન મારા ભગવાન છે એટલે બધું આવી જ એમાં એવડે રોટલા લીણ જરા એટલે રોટલા લીણવાનું મળી આવે તમે તે હતા સ્વામિનારાાયણ હરે સ્વામિનારાયણ હરે અઢારસો ઇઠ્યોતેર ના શ્રાવણ સુધી ટોચ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ त्र कमल कर सब ने छा रा बोलया परम अंश कर एक तो रसिक करी ने कर मार्ग करी बीजो आत्म ज्ञान पायमागे तो तो करी भक्ति बगार तो करी बगार भगवान कर जारे भगवान राधिका जी तथा लक्ष्मी जी तथा सभी वर्णन आने जय वर्णन आंगे अंग रहे अने सारो विषय हो प्रीति होने राधिका जी लक्ष्मी जीवन तो त्रिलोकी रूप हो સંત ફ્રાન્સિસ માં આવે છે એ ટુકડા માંગવા જાય ને ટુકડા જ પછી આમ જોવું એ ટુકડા પેલો ખાઈ જવો શું બગડી ગયેલા ધંધાતો હોય હારો હોય એને રાખી મૂકે કોઈ જંગલ એ આવે પવા સાધુ કે ના બગડેલું પોતે સ્વામી નો સ્વભાવ હતો એનું ઠેઠ પોણ વર્ષ ની ઉંમર થઈને સાધુ ને તો તમને હું કોઈ ને કોઈ ને પીરસવા નો કામ હોય ને આડા પીરશે કઈ તો ડાળ પડ્યું હોય ને એ હાંજે પછી હરખી નો રે એટલે બે પત્તર ભરી જ જાય બીજું તો ખાંજે કાયમ આવે પાછા ખબર દેખાયબળે નહી પણ કોઈ બી એને એમાં પાછું પાણી નાખે ના બરાબર સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી ડાય હોય તો પથ્થર ઊંચું કરી થોડીક લઈ ફેર લઈ લ્યો સ્વામિનારાયણ આ બ્રહ્માંડ માં પધાર્યા ત્યારે એ સંતો માં એને ભાજ ઉપડે છે પણ એ ઓછા હોય એના કઈ ધોવા હોય આપડે તોળા જોવા મળશે દાદા છે પણ તારા મન માં મેં ગોખી રહી છું મારું દાદી આજે પણ ખરા આ સેવા કામી કરે પણ બોલી હું જણ્યા થી બધા ને હોય હોય ભાગ્યશાળી કોક જ લાગે પેલા સમજા ને ખોટું લાગે દો કે આપણને આવા કયા અને ઈશ્વર નો માર્ગ તો નહી આવે ત્યાં લગી વાર લાગશે તમે અગ્રસ્ત છો ત્યાં સુધી મહારાજ એક માર્ગ સારો પ્રવર્ત આવ્યો ત્યાં બે કઈ ભજન થાય પણ નિર્વાચિત તો થવું જ પડશે છોડવું તો પડશે આ જગત કરતા આપણે હારા છે જેટલું હારું કર્યું હશે એટલા નજીક થશે દૂર હજી બેઠા છે દર્શન કરવા જાય કોઈ દર્શન કરવા જતો નથી તે દરવાજે થી ઘિરા નો દર્શન તો ક્યારે કહેવાય સંકલ્પ રૂપી પછડી છોડી દઈ ભગવાન માં દિવ્ય ભાવ લાવી કઈક મનમ કરો તો એ દર્શન દિવ્ય ભાવ થી પાછો હા હવાદ આ વેદ સ્તુતિ હમણાં હવે વાંચ્યા એ બધા કુલપદ્રશ આ ઉત્સવ સમય કરીએ બધા કુલપદ્રશ કહેવાય કુલ દ્રષ્ટિ એમાં અધ્યાત્મ દ્રષ્ટિ નો આવે અને ગ્રસ્ત છે એ પૈસા વાપરવા ઈચ્છતા હોય એટલે એટલે અમે એમાં એમભાવ છે ક્યાં ત્યાં એ આત્મભાવ ક્યાં આવે પાછી વૃત્તિ વાળી વેકાન્દ્ર આત્માને યાદ કરતો હોય એ સારું કહેવાય અને આ તો તથા પરમ શિરા ઉપલા ભાગમાં પાછો બેઠો એને તો કોક ઓળખે આમાં દેવ નું ચિંતવન થાય તો મંદિર દેવ નું ચિંતવન કરવા કોણ નવરો મેરવા જાય એમ આ ફરવાનું હારું એટલે ખવાનું ખાવાનું રાધિકાજી લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકી માં કોઈ સ્ત્રી નો રોગ હોય નહીં એના જેવી કોઈની બોલી પણ મીઠી ના હોય અને તમારે સભામાં તો નામ લઈને વર્ણન કરી અને અક્ષરદામ મળી જાય એની ઉપર આવી ને જ્યાં કાગડો બોલે આપડા ઈચો નહીં તો ઓળખી જાય એક શબ્દ થી આપડે કામ હોય નથી હોય બહિરાઓ નું સ્મરણ તમે કરો અને શું એના અવયવો એના હૃદય માં ન ઘડી જાય કાગડો ઘડી જાય ન ઘરે એવા રૂપ ને દેખી ને અથવા સાંભળીને કયા પ્રકારે મોહ ના થાય એ તો થાયનાથજી સાધુ હતા એની ગૌશાળા એનું ફલાણું હું જોવા જાય ચાલો આપડે જાય ત્યાં મર્યાદી બધા બાંધકામ ના અને આમ ફળી પછી મોટું પાછું ફળી વાહન વ્યવહાર હાલ હું અને ઓલી એક લાઈન માં બધા બીજી લાઈન માં બધા પુરુષ એટલે મરજાદીઓ મરજા દેડીયો અને મરજા દકરા કરતા આપણને આ બધું આ જોયું શું કરવું ધીરે ધીરે હું તો પાછું મારી મેળે મારે અનુકુલ એક સાધુ હતા અત્યારે અને એને અતર ચડે છે એ અતર ચડે એ રીતે હજાર તોલા ચડાવી ગઈ તો ભગવાન બી જાય આપડે બેક દાદરી થી આમ ચીર્યા રૂપિયા અગાસ ખરેખર કહી રહો જુવાન બધા અને એવા ને એવા મર્યાદી છેડ્યા પછી તરત હું તો ઉતરી ગયો આપડા ભગવાન ની ભક્તિ કેવાય લાખો પડ્યો અને ચડ્યો કોક એવો તો કોક હોય ને ભાઈ મારા બે આ માર્ગ બંધ કરી દીધો ઘરેથી આ પ્રવૃતે સ્વામિનારાયણ પ્રવૃત્તિ સ્વામિનારાયણ ધર્મ કલ્પિત નથી કલ્પિત હોય તો એનો ધર્મ કેવાય આ તો બોલ્યા વિના ની વાત આપણે બોલવામાં લાવીએ છીએ એટલે અમારો અમારો વૈષ્ણવ નો બીજો શાસ્ત્ર માની બીજા ધર્મ માં પાછું એ નોખું હશે એટલે એના કલ્યાણ નો માર્ગ નોખો પરબત ભાઈ આ ભાગલા પાડી તમારે જેમ ખેતી માં ભાગલા પાડે ને આવ વધારે ખાતર નાખ્યો કરો રાજ્ય કરો અંગ્રેજો ની ધર્મગુરુ ની રોટલા ખાવું ને તમે પછી આવડે મરી જ્યાં જાય ત્યાં એવી ધર્મગુરુ ની ચિંતા ખરી तो कल्याण पड़ोस पुरुष रूपे थे અને તે સાવર જંગ જે આકાર છે પોતાના આત્મા ને ભગવાન બ્રહ્મ ઓલું વાંચું તો આપે જાય છે એ હવે એવું છે વિચાર કરે તો દેખાય છે જે શું માથા ગુજરાત રામાયણ માંથી બે એવી રીતે બ્રહ્મ જ્ઞાન જ્ઞાન ને અવળું સમજીને પછી સમજનારો પોતે પોતાના જીવ ને પણ ભગવાન જાણે છે ત્યારે એમ સમજનારા ને ઉપાસનાનો નો ભંગ થયો એ પણ ભગવાન ના માર્ગ થકી સાંજે સમજી સમજી ને સર્વ ના કારણ અને સર્વ સ્વામી એવા જે ભગવાન એનો જ ખંડન થયું માટે એ સમજનારો પણ કલ્યાણ ના માર્ગ માંથી પડ્યો જાણવો આવે છે જીવ ભાવ કેવાય છે બાકી જીવ ભાવ છે નહીં જીવ વસ્તુ છે ઉપાધિ ને લઈને બધા જુદા જુદા નામ પડ્યા એક બ્રહ્મ છે ઉપાધિ તો ઉપાધિ છે એ મિત્ર છે બોલો અને સમુદ્રના તરંગ વિશે છે સમુદ્રનો તરંગ છે એમ બોલવા ભાષામાં સમુદ્રને તમે બોલાય છે ને પણ સતેય સમુદ્રનો સામે એક ભલા જુને હા સમુદ્રમાં જે તરંગ થાય થાય તો તરંગ ખાલી એમ નથી સમજાતું છે એવું તું ખાલી એમને કોને સમજ્યું એટલા સમર્થ આપણે વિધવાના હોય સાંભળતા નથી તમારે તમારો અભ્યાસ નો હોય એટલે ઈ એ કરતું નથી પડતું આ બધા અભ્યાસ કરતા શું ને અને બધા અક્ષુર ધામ માં જવાય વાત કરે આપડા આપડા ના કોઈ વિચારો જ કરતો નથી અને તમારે મારે વિશે એટલે હું જે બોલું આ સિવાય જ્ઞાન શું એટલે જ્ઞાન ની ચર્ચા કહ્યું ને આ બે માર્ગ એવા છે પડ્યા છે લાખો નથી એમ મારા તો એ માર્ગ કરવા તૈયાર થઈ જાય હેલો હેલો ઝાંખી થાય ઝાંખી થાય દોડા દોડે હોય છપ્પન ભોગ છે છપ્પન હું છપ્પન થી દસ ગણા થાય ભોગ ભોગે કરીએ એમાં જ વાત કરે એટલે હાજી હાજી કરે હોય બિચારા ભગવાન ના ખપ વાળા પણ ગુરુ એ બુખરી દીધું એટલે ઈ થી આગળ કાંઈ ન થઈ શકે સ્વામીનારાય એ કોઈ વારો આવ્યો નથી એને એ બે માર્ગ છે તે કલ્યાણ ના છે અને એ બે માં વિઘ્ન પણ મોટા છે માટે જે કલ્યાણ ને ઈચ્છતો હોય પણ કોઈ થી ઉત્તર ના થયો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો એ છે જેમ પોતાની માતા હોય અથવા બેન હોય તથા દીકરી હોય હોય તો પણ તેને દેખી ને મનને વિશે વિકાર થતો નથી લેશ માત્ર વિકાર થતો નથી એવી રીતે ભગવાન ભક્ત જે ભાઈઓ હોય તેને વિશે મહાબહેન ને દીકરી તેની બુદ્ધિ રહે તો કોઈ રીતે વિકાર થાય નહીં અને રસિક માર્ગે કરીને ને ભજે ને ભજી અને અભયપદ ને પામી આ તપાસ થાય છે કે નથી થતો હોય એ મહારાજ ને કેવું અને જયારે એમ ના સમજે અને કોઈક મોટા ભગવાન ના ભક્ત બાઈઓ હોય તેને દેખી અવણું સમજે ત્યારે એને મોટો દોષ લાગે અને જે અન્ય સ્ત્રીને દેખી दोष लागे भगवान कर देखी वजेप की कोई काले छूटा नहीं पापं, श्यती। थे जे, पाप तो भगवान भगवानीर्थ क्षेत्र न પેલા તો તે વચ્ચે મોટા મંદિરો આરતી થવાની ઘાત થી પેલા પંદર વીસ મિનિટે દરવાજા અંદર મંદિરના કંભાન માં બહેરા નીકળી જાય અને એનું મંદિર હોય ત્યાં ભાઈ દર્શન કરવા રોકવા દેવાની પ્રથા જ નહીં બરાબર છે ને આપડે વૈષ્ણવો ની વાત કહેવા જઈ આપડે ઈથી નોખા પીડ્યા જુનાગઢ જેવું આ મોટું મંદિર બિરા માત્ર મંદિર થી બહરા ને નહી હવે બરાબર છે ને બધે ભાઈ જઈ ગયું એટલે હા ભેલાઈ ગયું આ તો વૈષ્ણવ નું નામ લઈ એવું એના અંત થાય નહીં અને એ બ્રહ્મ જે સર્વરૂપ કહે છે એનું તો એમ છે એ બ્રહ્મ જે પ્રકૃતિ પુરુષ આદિત કારણ છે પામી જીવ રૂપે થઈ ગયા એમ ના સમજ અને એ બ્રહ્મ પર બ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ છે પોતાના જીવાતમાં જે એનો કોઈ રીની મેરે બતાડે એલા પણ આ શું થાય કે ઈ ધ્યાન ન પડેગા કોખી ન મળે કંગ દેખબક તો કોઈ તો તારા માં બળું હોય ઓ મારા માં ઓ ગ્રહ માન્ય મળું વખતાય તો બળ આવે ને ખોખલી ઘરે જ હે માનન દે જવાબ દે હવે આ છોકરાને સાનું રાખે બે નાખ્યા અને રીમ પ્રોડક્ટ્સ બ્રાન્ડનું નામ છે બટુ બોલે કાઈ બા દૂધમાં સબકટ દે છે એ ખીલ પકડો બસ આની દ્રિજ્ય છે બીજો ડાળ છે બીજો ડરક છે રંગ જાજો બખો બીજો જ્યાં સકાર ગો ગાદીમાં પકાવવો બરાવી અરે મારી માં ગરીબી તારી મારો કરી દે તારી તારફન તો ગ્રહણ છે આ માગલના કિનારે લોકો બધા છે ગુરુજીએ ઓર એ ગુડબગ ખવડાવ્યો આ એ ગુરુને દોર બહુ હોય છે ને કિનારે ધોક્યા છે યાર ลําડી ખવડાવ્યો ગોલમાં દુબાઈતા જો જો મા બુદ્ધિ વધારે ગુડબગ ખાય સહાન ધર્મ કુળવાય તેવા દીવાળી દેખન કરી એને ઘીને જ હોય દેલાને હોય જામી ખાવા રે તો ખાડન અને એને બદલ્યું કા ભાઈમાં એલા માં બોલેને દરબાર કો તને હું બનાય એનો કામ ના ઓગરો કે ખડક દીકવાં અર મારી માયા કરી દીધો જલક આદમાર દેરાઈ તો ઓલી ગઈ મને મને તો મળ્યું છે જેની દિલો લાકડાની બોલી જેનો તો ડંગલ ભૂલ માં આવી રણકી વાત મત કાંવો જેન હેલકા જોયો એટલે જોવે આનો અટકા એ જોવો ઓનો તોનો ખાટો આ મેં ઓ રામકુ આમો ઇન પાટ આમો કોમલોઈને કાળો તો આખો ખોઈ જાન ખાતો ખાઈ ખાઈ ના દુબેની દેતે જોને આઈ માં આવે છે અતમ મેરન હું અતમ મેરન શું કરે આ બારની વાત આપડે આમાં કોઈ ના સ્થાન જઈ ગોવાની જમીન પર માન જમીન પર સ્થાનનો સમાદો એવા જે કરી એલોજીક બતાવી હવે આ બધા જ્ઞાન કરે ગુરુ પાસે હોય તોય નહી તમારામાં હાતોય એ બધું ભવનો આય ન હોય મને મને નો કે એમનો ખબર ન પડે કે ઘરે નહી રાત ને રાત પાંચ પ્રકારની અનુભવનો છે જાગ લેજે વાડામાં ગુરુ પાસે ના વખાણ કરવાનો લાલ રઘુરામ અમારા પર દુનિયા પાકાયો છે ઓ એક મન આ પરંતરા નહી છે એને બહુ દેખાયો કે આદરાને બને એટલી જોર મારીને ગઈ તો હું નહી હૈ લાખો બળ ઓન પર હે તમારે એમ જેવ પરમુ આમાદેવ પર આરાધે દૈવી છે ભગવાનના થપવાળા છે આ ધૂંડ નથી એટલે આપણે સુખ કરીએ આ દેવ ભગવાનને અમે આમ જ ખાસનો હોય એનું નો હોય જો આટલા માને દેવાને એમમાં દેખાવું તો એ જ વાત છે એટલે યોની દેવાને આ રુત એટલે આપણે જે તહાર આપણે મોટા મંદિર માં પેલા જ e મને પત્ની ગોવા છે તો આ નિયોરો ખટવાવા આલો ફરમાડો આ તો આરે ફોજી જ્ઞાનિક સપ સમેયે બનાવનાર કારો કારીગાર જી મું લાગત ઇન્ક્રેડિબલ કેના મગ્રાક થતી હી એ ખૂબ જ ના રે ના રે ભંગ ના રે ના રે કરો આ ગાયક આ ગાયક હોય તો કાદમ આ સુનો કરજો એ તો અમારું એને ગ્રામમાં આની વાત છે કે આપને રિલેક્સ ટેલાફી તે સાદી છે એનો બ્રહ્મારે ઈચ્છાતો ફેલોવો છે જનકેલા સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હારે શ્રાવણ કોઈ પંચમી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ એક ઘટનામાં જે દાદાખાતરના દરબારમાં હાટમણે દ્વાર મેલીન ઓધરીએ વિરાધીમાન હતા અને સર્વ શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા એ મોટા નામ કારવિંદની આગર પરમાંત હતા જે એક નારી ભક્તની સભા ભરાઈને દેખી હતી એ પરમાંત ડોકાર સવદા સતર વજારીને મલહાર રાગના ગીત ગાતા હતાપતિ શ્રીજી મહારાજ કહેવગે વીરંગા ઓવાર રહેવાજો હવે તો પરમેશ્વર વાર્તા કરીએ પછી પરમ સારું પણ કરતો હોય ને તેની એવો આપે જે ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય અને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય ત્યારે તેને રાખવો ને તેનો ત્યાગ કરવો પછી બ્રહ્માનંદ સ્વામી બોલા છે ત્યારે શ્રીજી મહારાજ કહ્યું છે જેને પ્રગટ ભગવાન મેળવ ભગવાન રાજી હોય તેમ કરવું એ જ ઠીક પણ જયારે ભગવાન નું હોય ત્યારે તેમ કરવું આપણે પછી મુક્તાન સ્વામી નો ઉત્તર કરવા લાગ્યા પછી બોલ્યા છે જયારે ભગવાન પરોક્ષ હોય પડે તો ભગવાન અખંડ ચિંતન કરવું તો એ ભગવાન ના માર્ગ થકી પડે એગો ઘામો જોઈ નહી ને એ ભગવાન માં વળ જાય હવે કારણ આપ ધામ છે ધર્મ રક્ષણાય કાક્ષી જન રક્ષણાય ધર્મ રક્ષણાય અને ગોબક મંડણાવ ગોબુ માઈ તમારે મોલુ મરકાણ આવીને ગુડ ગોબક મંડણાવ નાઈ જાય ભાગ <laughs> बड़े बड़े श्री जी महाराज प्रश्न पूछे जाऊ नहीं आप इनमें चाय आप का कौन सा के उद्योग चाय हुआ है तो हूं करने उद्योग का उपयोग करो हां कारण आपने नहीं बात जाओ चलो वो भाई चले कभी के उद्योग का करो उद्योग नहीं आया हां મને ખબર મને ફોનભાઈ રસ્તો બતાવ્યો દ્રવ્ય મારી બાબત આગ્રહ કરે ના આવું આમ બને તો આવું ના ઘરે એ વિતાને જોડી લીધી દીપની આવૃત્તિ એ કલબી સાવાની સા કરે કો આજરો દીપ સબામાવું રાગમ તમ તમ દિયાસી મનવે તો લોજી રે જલન હસન હાય માધવ કિરોલા ને જમા સવેક સે પોઈ નાયો હો અને એ ભાપી રહી ગયો હો કોઈ અને કોઈ નથી ગાલી છે તો આલુ કાતે બી પ્રોગ્રામ કર તો આલુ ઓમા હું કોણ છે હું આપા ખરમો તો હું ખરાબ <laughs> ના <laughs> <laughs> આ ગુજરાત બોલો ગુજરાત દરબેન ના ક્લબ આની બજેટ પૂલા કર આની કાર્યક્રમ આની પછી ભલે શ્રી મહારાજ પ્રશ્ન પૂછો છે ભગવાન નો મનમાં ભસ્મ થઈ જાય મહાત્મા સમજતો હોય તેને કેવી રીતે સમજે ત્યારે ધર્મ માંથી ડગાય જી ભાઈ ભાઈ મને હું કાફ થાય નહીં માં હોય એટલે તમે વાત તો એમ ભગવાનના મેના સદે મને કાફ પક સકાર કરી ગયો કોઈ નામ ભગવાન નામ કે નામ સુકાફ કરે લાગે બની જાય જીમને કે કે કે મે સક થઈ જાય મને કાફ એ જામું એટલે યોમ આવ જામું એટલે ઘરમાં ખાય હા આવો મૈના બસ તોય કાપ દેનાર ઓ જી મુગેલાજી આવું લુઈ લઈ લુઈ લઈ અમે પરમ કહેતા કે વળી એક નાયક છે 7 દિવસમાં જે પાપ કરે હોય તો હાંજે મંદિરે જાય તો બળેક ન પડે પણ જો ન આવે તો હા તમને ઓથમાં પાપ નથી છે આ તમે ના ઓથે પાપ થાય એટલે તમે મારકને એક પ્રશ્ન એમાં આવ્યો તો કોઈ દી મળেনি મહાત્માને ઓથે જીવ પાપ કરે એ તો બળ્યું ને આનો આ આ કરે એ કદાચમાં જાય તો બળ જાય એ ગુણ છે ગુણ નહીં ના ઓથે કરે તો ન કઈ ભીંડોય બળી ન જાય મંદિરે કહેલો પાપ બને ભૂલા માં પડે અને જે ભગવાન નો મહિમા સમજતો હોય તેને કરીને એમ જાણે છે પાપ હોય ને એક નામ એ કોઈ બી ધર્મ માં નો એમ કે મહિમા પણ એવડો ઈ કેમ સમજે તો ધર્મ મારે વાય મહિમા વાલો ધર્મ માં હોય પ્રશ્ન એમ જો એ આમ સમજે તો એ ધર્મ માં રે મહિમા વાળો ધર્મ માં હોય તો ધર્મ માં કેમ સમજે તો ધર્મ માં રે મહિમા પણ મહિમા વાળા ને એમ જાય હું ધર્મ લોકો છું તો ધર્મ પાડે ને એ ગરીબ માં હોય ને પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન નો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહિ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભગવાન નો મહિમા અતિશય જાણતો હોય વિકાર ને વિશે મારી વૃદ્ધિ થશે તો મારે ભગવાન ના ચિંતન માં એટલો વિક્ષેપ થશે એમ જાણીને કુમાર્ગ તકી અતિશય ધરતો રહે અધર્મ ને અધર્મ ને વિશે પ્રવર્તે જ નહીં કાળે પ્રવૃત્તિ સમજે તો ભગવાન નો અતિશય સમજતો હોય તો પણ ધર્મ કોઈ કાળે ભરે ભગવાન નું જે અખંડ ચિંતવન થવું કઈ થોડી વાત નથી ભગવાન નું ચિંતવન કરતા કરતા મૂકે તો અતિ મોટી પદવીને પામે ચિંતવન કરતા દેહ મૂકે તો અતિ મોટી પદવી અને ભગવાન ના મહિમા પાપ કરે તો ભૂલી જાય માણસ પછી બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું છે એક તો અખંડ ચિંતવન થાય એવી શ્રદ્ધા જોઈએ અને જયારે એવી શ્રદ્ધા ન હોય ત્યારે મહાત્મા પણ ઓછે છે અને જયારે મહાત્મા જાનામાં ઓછે છે ત્યારે ભગવાન ના સ્વરૂપ ના નિશ્ચય માં પણ ભગવાન ના સ્વરૂપ નું મહાત્મા મહાત્મા એમ જાણવું છે ભગવાન તો જેવા પ્રકૃતિ પુરુષ છે જેવા ને તેવા જ પ્રકૃતિ પુરુષ આયા છે તો પણ પ્રતાપે યુક્ત છે तो सोना धातु गेड़ा धूल थी जाए जय विषय रूपी धूल नो योग जारे भगवान विना बीजा गमे सेवा विषय एक रही जाए भगवान तो मनुष्य जेवा जो भगवान अलौकिक महिमा जाने तो तेने जो उद्धव जी ભગવાન નું માણ્યું હતું પંચ વિષયના લીધા લેવાતા નતા અને જેને ભગવાન નો મહિમા સમજાય છે તેને રાજ્ય હોય અથવા ભીખ માગી થાય છે બે સરખું વર્તે जे पतंगियां नहीं आने भगवान विना बीजा कोई पदार्थ मोभाय नही एक भगवानी मूर्ति मोभाय वर्त हो આવી રીતે ભગવાન ની મૂર્તિ નું મહાત્મા જાણવા વિના બીજા કોઠી સાધન કરે તો પણ ભગવાન ની મૂર્તિ અખંડ ચિંતવન થતું નથી ભગવાન ના સ્વરૂપ મહિમા જાણે છે તેને જ ભગવાન નું અખંડ ચિંતન થાય છે એવી રીતે મધ્ય પ્રકરણ નું તો મૃતમ થયું